સરસ સરસ મેં આ કે જો સમાય દીધું હા સરસ ચલુ ભઈયા વાત આ જાળો કે કે સબ કોઈટીવા પી ચાટીલા દેઈલા કોઈ મુક ઉજારો પ્રોબ્લેમ આયે દેખરની અને એને એટલે મેરે ગઈ તોય આને ટિગાઈટ પામેતી ગઈ છે પામેતી હા આપસેને પ્રાણી જાબી હું બન કે મને ક દ્વારા હીમો જદે મને આ ટિગાઈટ એબદત આજે મેળતું નથી પચીસ વર્ષ ના જુનાગઢ દાદો ચડવા શરીર ભારે રાખતું હતું આજ હાલ થઈ ગયું બે વખત એ બધું છે એટલું એટલું સારું છે હવે સાચી જયારે ભૂખ લાગે ધીમત કર્યો છે પછી જાય પછી ભઠ્ઠો છે એ જો ની કહી જાય ને આગે પડી જાય લોકો છે અમદાવાદ ના હું ના છૂટ્યો કરું છું કેટલા પણ એ માથા એવું કર્યા જ કરે સમય મને મને ગમતી નથી ના કેવાય જ્ઞાનીઓ પ્રમાણ કેતા નથી આપડા અને હા શું કે છે આત્મા નો ઉપયોગ માં તમારી પોતાના સોગમાં ના રહ્યો ગૌતમ સાથે ભગવાન આકર્ષણ હતું પૂર્વ આકર્ષણ હોય એટલે એ પ્રમાણ ને હિંસા કીધેલી છે એ આત્મહિંસા કેવાય પ્રાણી હિંસા કરીને બહાર ની હિંસા ને હિસાબત ના રહ્યો મેં બધું ચોખ્ખું લખ્યું ચોખ્ખું લખે એમ માર્ગ માં વેસ પ્રમાણ નથી યે સામાન્ય નહી યે સામાન્ય નથી કારણ કે તો આ તે લોકો ઉપર જોવા આવત કદા એ તીલો પાછે જાય હવે તને નાગાય બોલ મના નઈ પડે હા કા પહેલેથી પહેલેથી પકડો એને પહેલેથી વાંચો હે પહેલેથી પર વાંચો કે એ પર જાવ તો સમજાવો પર સુદી એકો ને હે આ એ ખાસ તો પે ઉતાઈ જ તો બીજું બધાય નહી ક્ષેત્ર પર ઉપયોગ એ પર સમય પર સમય પોતાના ઉપયોગ ગુણ અધિયુક્ત છે એ નિર્ગત ના સાર ને કહેવાનો અધિકારી છે એ કે હવે બીજા જે આ ભાષણ કરે છે તેમનાથી ભાષણ થાય નહીં કરે છે એટલા માટે સમજવું જોઈએ સારા પ્રશ્નો આગળ રાખવાયા તમામ નિત્યા છે એટલા માટે પોત પોતાના પક્ષ નો આગ્રહ રાખવા બધા આગ્રહ જ રાખે રાખે છે તમામ નઈ નિત્યા છે બધા પરસ્પર સ્થાપિત કરે प्राप्त पर <laughs> कोई अपेक्षा थी से નિરપેક્ષ વાળા છે માટે ની છે આગ્રહ રાખે એટલે નિરપેક્ષ થયા એટલે આગ્રહ એટલે પછી એકસો ત્રેપન દિનેશ્વર દે એ કહ્યું છે રાગ વગેરે ની અનુત્પત્તિ અહિંસા રાગજ ના થાય એ અહિંસા અને અત્યારની ઉત્પત્તિ હિંસા હવે આ લોકો પ્રત્યાર હિંસા નો એકસો પંચાવન હિંસા કરતા હિંસા નો ભાવ વિચાર પરિણામ જે થાય છે એના કરતા હિંસા નો જે ભાવ છે વિચાર છે પરિણામ એ વધારે વધારી માટે જ્યાં પ્રમાસ છે ત્યાં નિત્ય હિંસા માટે પ્રયત્ન કરે છે હિંસા માટે નહીં પ્રયત્ન એ અપ્રબત મુનિ અહિંસક હોય છે નહીં એક એક વાક્ય સુંદર બહુ સમાન સુધી એટલે આગળ વધે છે અગ્ન વસ્તુ ને લેવા મૂકવામાં બધા ઉપયોગ પૂરક રહેતો હોય ઉપયોગ પૂરો આ ઉપયોગ કેમ ખબર પડે રાગદેશ ના થાય ના થાય ઉઠાઈ દીધો હોય અસાગવે એને પણ લાગવે જ ના થાય આ ભાઈને કહીએ ભાઈ વિનંતી કરી કે આ ઉજા માટે કહો પણ લાગવે જ ના થાય તો પણ પરજે તો કી ઓ આ કયા આત્મા વ્યવહાર આત્મા વ્યવહારની વાત કરી વાત કરતા જ નથી આ ગમિત આવું ચોખી બધી ખોટ છે ચોખ્ખું લાગતા નથી એટલે લોકો ભાટે ચડે છે જે નિંદા કરે છે છે તેના બદલે ખરા આત્માાય છે એટલે કે મારો આત્મા પાપી છે એવું આત્મા પાપી છે મારો આત્મા પાપી છે એનો અર્થ શું થાય હું ચોખ્ખો છું મારો આત્મા પાપી છે આત્મા ચોખ્ખો છે મારો આત્મા પાપી છે હું નથી પાપી કેવું થાય ગોઠવાળો કરી દીધો એટલે શિવ કે આ લોકો અને બીજું બધું બીજી વસ્તુ વતરાવાનું શું શું આત્મા વતરાઈ દીધો કે પરેક્ષ ભાવે એ આગ્રહ કરે લાગે તમારે હા આ બધું પર વાત કરી હતી એને આ વાત જોડે નેતા વાત જોડે તો કામ ચાલે પણ આ વાત જુદી કરે છે નહીં એટલે લોકો પેલું કનેક્શન ભૂલી જાય આપણે આપણે વ્યવહારમાં જોઈએ સિદ્ધ કરતો ને દ્વારા પ્રરૂપિત એમને પ્રવૃત્તિ ગુપ્તી તપનો આચર કરતો હોય તથા પણ અભવ્ય જીવ અજ્ઞાની મિખ્યાદિજ કરે આ બધું કરે પણ જય હા ભવ્ય પડે કે જેને આત્મા જાણ્યો ને એ બધા પછી બસો દસ ચારિત્ર વિના કહેવા માંગુ છું ને લગતો હોય હા લગતા એ લોકો ને ધ્રુજારી નહીં થતી હોય પણ લખતા એમને લખેલું નથી આમ સમિત એ વાંચતા શું પોતે છે એવું માની લેસું કહેવાનું મોક્ષ માર્ગ રાશિ નો માર્ગા માર્ગ્ય મોક્ષ માર્ગ ના સૂત્ર મારું સૂત્ર છે આ અહિયા જે પેલા શ્રાવણો માટે ના શ્રમિક માટે ના ખંડ પાડ્યા કે આ તારું ખોટું છે આ મોક્ષ માર્ગ ને સેક્શન પાડી તેની અંદર આપડી મોક્ષ માર્ગ ના માણસો ને જે અભિનિવેશો થયા કરતા પણ ટાળવા માટે આ લખી છે પણ જેને કર્યું જ નથી તે આ વાક્યો નો જે કહે છે એની પણ ઉપયોગ કરે છે અને માર્ગ ફળ માર્ગ મુક્તો ઉપાય છે અને ફળ નિર્વારણ છે માર્ગ ઉપાય છે કાર્ય કારણ શું ચાર મોક્ષ નો માર્ગ સમ્ય ચારિત્રમ્ય સમય તપેલો આખે દેખાય નઈ આખે દેખાય નહીટિટ ये कनेक्ट कनेक्ट ये ये आवे छे अगर आवे छे के तब केवा होवो जोए बाहे तब नहीं चाले अमा अगर आवे जे के तब केवा होवो जोए वो आवे छे हां बाहे तब नहीं चाले के के वो अमा आवे जावे बुरा मत जावे थोड़ा थोड़ा ना के बोली के वो आजो आज के जगह या बेटा का न ये थे ભક્તિ મુક્તિ મળે છે તો એ પણ ભાવ જો કરે એ રાખ કહેવાય શુદ્ધ ભાવ માત્ર લાભ શુદ્ધ ભાવ માત્ર લાભ શુદ્ધ ભાવ જોઈએ શુદ્ધ ભાવ જોઈએ ભાવ કેવું છે એના ભાવ ના જોઈએ થઈ જાય છે ડિપ્લેરમેન્ટ કરે ભાવ કરવા ભાવ કરવા જીનેન્દ્ર સ્વરૂપી સમિતિ ગુપ્તી ને જે નથી જાણતો તેનું તમામ આસરણ નિશ્ચય ને વ્યવહાર જ્ઞાન નથી જાણતો તેનું તમામ આચરણ નિશ્ય છે ધર્મ વિશ્વાસ રાખે છે તેનું પાલન કરશે છતાં એ બધું ધર્માચરણ ભોગનું નિમિત્ત છે કેમ સમજી કરે છે ભોગરૂ કર્મક્ષય નું કારણ સમજી નથી કર્મક્ષય નું કે નથી જાણતો દ્રવ્ય શુભ પરિણામ પુણ્ય આવો આવતું જરા તારા સંસ્થામાં પ્રવેશ થાય છે એને ત્રિશિર કેવી રીતે કહી શકાય ભટકવું પડે છે પુરુષ ને બંને દેવીઓ છે ભલે પછી એ દેરી હોય કે લો આ પ્રમાણે જીત ને એના દુઃખ અશુભ કરવા બંધ બંધન નું બંધ નિા કરે આરો જાય નો નિદાન ખબર પડે આવું તેવું પી લે તેવું દૂ પીએ આવું કરે તેમ ના ઠંડો શ્વા થયેલો આપડે ગારું બોળે તો આપડે માતાવરણ થયું તો એટલા માટે પરમાર દ્રષ્ટિએ બંને પ્રકારના કર્મો રાખી પુણ્ય પ્રભાઈ ગમેશ તો આપડે પણ સ્વાધીનતા રહી ગયો એથી ગાડી લઈને ગયા ચાર ફાડી જંગલ માં તો પતિ એની એ પરત માતા એ ભાઈ કાર્યા ગાડી માં બહુ પરિભવ બની ત્યારે પરવસ્તા ખબર પડે ત્યારે પરવસ્તા ખબર પડે કારણ બારટી આવન બી લગાય કરે ગાડી ના હોય તો પૈસ જ ન નીકળવા ગાડી ના હોય તો પૈસ જ નહીં એટલે એ ધંધા ડાયર પણ અમે લે ડુડો થાય ત્યારે આસી દે દેકાર બોલે ને તારું ભાઈ અમે લે હોય ને ભાઈ તડકા માં ઉભા રહેવું એના કારણે સારું સારું આ ન્યાયરોપ માં ફૂન ની સરથા ઉપેક્ષા ઉચિત નવાય એમાં સંદેહ નથી કે શુભ ભાવ કરવક વિદ્યાસ દેવ તથા મનુષ્ય ની હાથ જોડીને કરેલી યુદ્ધ દ્વારા ચક્રવર્તી સમાજ નું વિપુલ રાજ પ્રાપ્ત થઈ શકે છે પરંતુ સમ્યક સંબોધી પ્રાપ્ત થઈ નથી બે છે પાંચ દશાંગ ભોગ સામગ્રી ભોગવે છે નથી બનતી હા અહીંયા મારા તો જતા નથી મારા ગાડી વચ્ચે સન્યત વિનાની વ્યક્તિ જે સન્યત જ નથી સન્યગમન નથી જેને જે વ્યક્તિ હજારો કરોડો વર્ષ સુધી રોડી રીતે ઉગ્રતમ કરે તો પણ બોધી પ્રાપ્ત થઈ બોધી પ્રાપ્ત કરી અંદર કાર્યના દેખાવ કરતી આદિ આની આ પરિચિત અભિલી વરણ તો બોધી હરગ્યા કરે આ તોડી તોડી દેખાય કરતી દેખાય કરતી આશ્રમો ને બધું ખોટું છે એવું આ લોકો ને નઈ લાગતું હોય અમે આ લોકો જે કરી છે જઈ એમને એમ નઈ લાગતું કે ખોટું છે બધું પડી રહીશું કઈ રીતે આપડે ઘરે બધી સર માટે નથી હાર કોઈક વિષયનું સેવન કરતા હોય છતાં સેવન કરતા નથી કાર્યમ ન કરતા નથી ગણાતો તમે પછી ક્રિયા કરો છો ને તમે સામે પણ નથી તમારું શું કરું છું એવું એટલે તમે સ્વ તમે કર્યા બાબત કરતા હોવા છતાં સેવન કરતા અને કોઈ સેવન ન કરતા હોવા છતાં વિષયનું સેવન કરે છે જેવી રીતે કોઈ પૂરી વિવાહ એ લાગ્યો હોવા છતાં પણ એ કાર્ય નો નહીં હોવાથી કરતા નથી આપડે આ કર્મ કરીએ આપણે કહીએ પણ રૂપી રત્ન થી રહીત અનેક પ્રકારના શાસ્ત્રો ના જ્ઞાતા આરતા હોય સંસારમાં ચોકી વાત આપડે કરે એટલે આપડે મગ લેવું પડે બાકી મગનું નામ મરી બોલ્યું ને મગજ બોલ મને બંધ કરવા દો કારણ કે એટલી ફાયદો નઈ એટલે આપડે આપડે હું શું જીતવું નથી બીજા જીતા ઊંઘ આવે એને હાર્યા માં ઊંઘાવે ઊંઘા જીતાડ નિરાતે ઘણા માણસ મારી પાસે જીતા મોકલું એટલે નિરાતે ઊંઘ આવે ને મને તો ગાળો રેજે તો મને ઊંઘાડશે દેના ને મત ગે છે જે વ્યક્તિ માં એક પરમાણુ જીતલો પણ રાગાદી ભાવ વિદ્યમાન છે એ બધા આગમ નો જ્ઞાતા હોવા જતો પણ આપણતો નથી જાણતો એક પરમાણુ એક જ વાક્ય બધા સાત્રો નું અને માર્કેટ નું મટીરિયલ હોય માર્કેટ નું મટીરિયલ હોય ને વેચાતો એને આત્મા ગણી પણ હાને જો અનાત્મા ને તું જોઈ રહેશે એટલે અજ્ઞાન જાણે જ્ઞાન જાણે અજ્ઞાન માં પાઠ નહી થયા કેવા પાથ નહી થયા બે તત્વ ની ગયા આગળ ને આપણા માય જયારે જીવ અને અજીવ તત્વ નથી જાણતો ત્યારે કેવી રીતે હોય શકે અને જીવ હજીવ જાણનાર આખી દુનિયા હોય નથી આ તમે વાતો કરે અર્ચો થોડો હોય અડસટો જ્ઞાનીઓને થોડો હોય પણ જ્ઞાની કપાવ્ય થઈ જાય એ લાગે એ ત્યાં એ લોકો તો પછી એની પાસે એમની પાસે કયું સામાન છે નહી તો લડવાનું છે સામાન હોય તો જીતવાડવા જે આત્માને આ પવિત્ર શરીર થી કરતા ભિન્ન તથા ન્યાયરૂપ જાણે છે એ સમર્થ રાત્રો આ આત્માને અપવિત્ર શરીર થી કયો બધાને આ લાગ્ય લાગુ જે રીતે અંધ નો આગળ જે રીતે અંધ ની બે કરોડ ગયે તો દેખાય છે સંખ્યા નો સ્વાલ જ પછી દેખાતો જ નથી દેખાતું જ નથી પછી તેવી રીતે ચારિત્ર સૂર્ય પુરુષ નું વિપુલ સાત રાજ્ય વિપુલ ચારિત્ર સંપલ્પ નથી બાલ જીવો અજ્ઞાની મહિનાના મહિના નું તપ કરશે અને પાર અને પારણા આગ્રહ જેટલું ગોજર ગયા છે એ શું આખ્યાતર નો કોમી ને પણ પ્રાપ્ત કરી શકતા નથી મહિના મહિના સંયમ માં શ્રેષ્ઠ છે શુદ્ધ આચારી સાધુ બધા ગ્રહો થી સંયમ માં શ્રેષ્ઠ છે તો પણ કોઈ શિથિલાચારી દીકરીની તુલનામાં ગ્રહસ્થ સંયમ માં શ્રેષ્ઠ છે કેટલાક સાધુ એવા છે એના કરતા ગૃહસ્થ વધારે લઈને કરી શકશે માથું બુડાવવા માત્ર થી કોઈ બની શકતો નથી તો આપણે માથું કરે નો કામ કરવાથી કોઈ ભ્રામણ બની શકતો નથી અરણ્યમાં રહેવાથી ચપાટી થઈ જતો નથી દર્દાય માત્ર પરંતુ એ સમતાથી સંસાર માટે બોલ્યા તો બોલ એક વાગે જે બોલે મુનિ ભગવાન કેટલા દે આ ભગવાન કેટલા દે આ બધા ગાળા બોલે કઈ ઓછી થતી ઉપવાસ અધ્ય અને માન બધું નફા મત સમતા વિના કયું તમને પેલા એમને ના કહું તમે રવા દો રવા દો આપે શાંતિ થી એ અસમતા થઈ એ ત્યાં એમને માટે અસમતા કેવાય ને એમની અસમતા આ વાત તે આખો ગાળો ચમતા ન થાય ના ના એક જુક છે પણ એમની મનમાં માને છે કે આપડે કઈ ચૂકી નથી જ્ઞાન નથી તો એ સંતા સહનશીલતા ની નજીક કેવાયા કેવું એને કહ્યું તમે નંબર પહેલા આયા કહ્યું આ તું માભર્યું આચાર્ય દેવજો આચાર્ય દેવજો કે બધા કે આપડે કશું હાલ નથી ના હલા તમને આલા બધે પાંચ પાંચ વખત પણ ત્યાં એમ તમારે નથી એટલે મેં ગમે આચાર્ય મહાવીર બીજા છે એવા સમી આમ શાંતિ રાખે એ વાત છે શું કઈ જાતે એવા છે સમજુ સાધુઓ અને મૂળ વાસ્તવિક રીતે ભાવત પ્રથમ અથવા મુખ્ય લિંગ છે ભાવ લિંગ એ જ મુખ્ય વસ્તુ છે દ્રવ્યલિંગ નથી બાપુ જમાન સુધલ્યા કરું છું શબ્દ બોલું છું બધે જમાન શુદ્ધ જ બોલ્યા કરું પણ તમે પાઠ ઉપર નથી એટલે પાઠ ઉપર નથી એટલે એ લોકો સુધારતા નથી ભાવ ની માટે જ ભાવ્યા ત્યાગ કરવામાં આવે જેનામાં પરિગ્રહ ની વાસના છે એનો ભાગ્ય ત્યાગ નિષ્ફળ છે જેનામાં પરિગ્રહ ની વાસના છે એનો ભાગ્ય ત્યાગ નિષ્ફળ છે એટલે શું કેવાય પરિગ્રહ એટલે મૂર્છા હોય પરિગ્રહ પરિગ્રહ હોય તો પછી બહાર ત્યાગ કરેલો હોય ત્યાગ કેવી રીતે કહેવાય આપણ પરિગ્રહ ની વાતના છે કેમ ખબર પડે પરિગ્રહુ ખોવાઈ જાય ભિક્ષા નો ભૂલી ગયા ખબર પડે લોટુ કે લોટુ ખોવાઈ જાય ત્યારે ખબર પડે ત્યાગી કેવાય માર્યા એવું કેવા માંગે આપડા માયા પછી ત્યાગ કરે છે ત્યાગ શું બોલું કરી શકે ભગવાન મારી રે પરિગ્રહ ને પરિગ્રહ નથી કર્યો પરિગ્રહ ને પરિગ્રહ નથી કરતો ભગવાન મારી રે પરિગ્રહ ને નથી એ માર્ચે મૂર્સા ને ફરી ગયા મૂર્છા મૂર્છા ને ફરી ગયા ત્યાગ કરવાનો જીવ મરે કે જીવે જીવ મરે કે જીવે અનપૂર્વક ચાલનાર ને એટલે ઉપયોગ પૂર્વક ચાલનાર ઉપયોગ વગત ઉપયોગ ચાલના ને જે સમિતિઓમાં પ્રયત્નશીલ છે તેનાથી ભાગ્ય હિસાબ થઈ જાય તો પણ કાર્યક્રમ બંધ નહીં કરે જેમ જોતો જોતો ચાલતો હોય પણ થઈ ગઈ કેવા દે એ વાત મને અરે નહી છું બાકી ઈચ્છા કઈ શકે એવી શક્તિ જ નથી એમાં કરે અહિયાં થાય પણ આત્મા સાધુ જે આકસ્મિક કેવળ ભવ્ય હિંસા છે ભાવ હિંસા નથી જે અસ હોય છે અથવા અયતનાશાળી હોય છે તેનાથી ભાવ હિંસા થાય આ લોકો જે જીવો કદી મારતા નથી તેની હિંસા દોષ પણ તેમને લાગે છે જે અયારી ભાવ બંને પ્રકારની હિંસા થાય છે સમિતિ પૂર્વક ચાલનારા સાધુ ના પગ નીચે અચાનક કોઈ નાનો જીવ આવી જાય અને કચરા આગમ ભાગે છે કે સાધુ ને સૂક્ષ્મ માત્ર પણ બંધ નથી થતું માત્ર પણ બંધ થતું રીતે અધ્યાત્મ શાસ્ત્ર માં મુસા ને આવે ક્યારે ટાઈમ વરસાદ જવાનો